મારા હસબન્ડ છે બરોડા આપડે એક કામ કરતા હોય ગણતા નામ બીજી આકડા ભૂલી જ એ રિપોર્ટ આજુબાજુ ચાલે જના ચાલે આનો ઉપયોગ સુધાઈ તમે આપને હંજે કહે કે ઉપયોગ સુધિ ગયો ગણતંત્ર બની જાય સુધરતી જાય બધું ભૂલી ગયો એ બગ્યા આ થાણ કરી પડવા પડી ગણવું પડે આમ રો આનંદકાર થી સત્સંગ કર્યા કરે આપણ ના ફો સત્સંગ સત્સંગ લૌકિક બધા પરમાણુ ફૂટે તેના વાંચી શકે છે એટલે અહંકાર એમાં જોડાય છે અહંકાર જોડાય છે વિચરે છે તે વિચાર કેવાય નહીં વિચારે નહીં તો વિચાર ના કેવાય એ વિચરે છે ત્યાં આપડે મન ને જોયા કરીએ બીજ પડવાનું અહંકાર વિચર્યા પછી પણ જોયા કરાય ખરો ને હે અહંકાર અંદર વિચરે અહંકાર વિચરે એટલે વિચાર થાય પણ વિચારમાં વિચર્યો તેને પણ જોયા કરે ને આમ હા જોયે નથી પોતે વિચરે વિચરે તન્માયા જે વિચરે તો જ ભૂલ થાય છે આપડે એવું કહીએ છીએ વિચારનારો અને વિચારનાર જોનાર જોનારો ત્યાં પણ ભેદ છે ભેટ પડી ગયો છે ત્યાં આપણું વિજ્ઞાન શું કે છે વેદનારો જુદો જોડનારો જુદો વેદનારો જુદો જાણનારો જુદા એટલે વેદકતા શ્રમિક ની હું ભોગવું છું તો ચાલુ કે છે નહિ તો આર વેદે છે બાપ ને ને હિસાબો દ્વાર દુખાશે ગયા કેટલાય વર્ષે બધા વર્ષ ગયા છે બાપરે આગળનું છે આપડું હા આપડે તો કને જોઈએ છે આ બધા કને જોવાના છે હા એટલે આ બધાથી સુધી પડ્યો છે આત્મા વેદકતા પડ્યો કારણ કે આત્મા નિર્વેદ છે કેવો છે આ નિર્વેદ છે આખી બધી સૂક્ષ્મતા સુધી નિરંતર સમાજ સમાજ સેવાનું ચિંતા થયો કે વેદક હોય તો ચિંતા થયો કે રે દાદા એવું કેટલીક વખત અનુભવ આવે છે કે પેલા જે કોઈ આ પ્રસંગ બન્યો પેલા જો બન્યા હોત તો એકદમ બને તે વખતે નીચે બેઠા ના લીધા પેલા બે લાખ રૂપિયા હશે રા છોડી દઉં એટલી બધી કિંમત ત્યાર પછી મેં કહું જંગલ માં જંગલ માં હોય તો બેસો નહી દે છે તમે કોઈ જોનાર ના હોય તો નહીં કે હું કેમ ગાયો બેસ્યો હોય ને ગાયો બેસો ન હતો ને શું બેસાણીઓ પ્રાણીઓ સંસાર ના બધા પ્રાણ થી જે પ્રાણીઓ ગયા છે તું કારણ શું માન બેઠો તું આ માટે ભાઈ જો અમે કઈ છે નહી આ બધા જોના છે મારી વાઘરું પગડીએ ને ના કીધું વાદળું છે આપડે જેમ દીધું પગ લોકો એમાં શું ગરફ અમી પણ આ શક્તિ ક્યાંથી આવી દાદા ભગવાન જ્ઞાન થી આવ્યું આ ત્યાં તો બધું નહી બતા મારે ગાયો બેસી નાચવા નથી લાગણીઓ વાગણીઓ બધી છે નહી કાઢ એટલી બધી લાગણીઓ ધરા આપી ગાયો કહે છે કરે ખરી ના કરે તો બધા હેપી શું કે તમારે શું કેવડાવી કે આધ્યાત્મિક દેશ છે એટલે આપ એમ કહો છો કે બધા અહિયાં એવું કે છે કે અમે સુખી છીએ અને ત્યાં ભૌકિક છે એટલે બધા જેવું થાય એવું કહી દે છે કઈ દે ત્મા અને પરમાત્મા નો ભેદ શો છે જીવ આત્મા અને પરમાત્મા અને ભૌતિક માં બ્રહ્માંડ કર્યા કરે છે નામ રૂપ માં જ પા ઇન્દ્રિયો અને બુદ્ધિ અનુસારમાં બ્રહ્મમાણ કર્યા જ અંતે દુઃખ વારું છે સુખ નહિ તારે સનાતન સુખ તપાસ કરવા મળે કે કોઈ જગ્યાએ સનાતન સુખ છે ત્યારે એને પોતાને ખ્યાલ આવે ધીમે ધીમે કે પોતાના સ્વરૂપ માં સનાતન સુખ છે સનાતન સુખ એ સનાતન સુખ ની તપાસ કરતો કરતો કરતો આગળ વધે નહીં પ્રાપ્ત થયું નથી અંતરાત્મા થયા થઈ ગયો સ્વાદ થઈ ગયા છોડે નહિ કારણ સનાતન સુખંદ અને ત્યાર પછી એને આ સંસ્થા જોયે લેવા દેવા કર્યું નહીં દરેક જીવ એ પરમાત્મા છે કે પરમાત્મા સર્વ વ્યાપક છે આત્મા સર્વ વ્યાપક છે અખંડ છે એમ જે કહેવામાં આવે છે એવું છે ને એમાં શું ભેદ છે આ દિવા છે ને લાઇટ છે લાઈટ ના સ્વાભાવમાં હોય ગોળામાં હોય લાઇટ તો પ્રકાશ ફેલાય શું કરેલાય પછી આવો કોક જીવ સાથે એવો હોય કે જે નિર્વાણ પામ હોય એને મોકત જવાના હોય ત્યારે એ ડેમ માંથી આખા ભાજપ પ્રમાણે બધું છે એટલે સર્વ વ્યાપકતા થાય પણ એ ટેમ્પરરીપકતા છે શું છે કાયમ માટે સર્વે નથી થાય પછી મોક્ષ ચાલે એટલે અહી સર્વ વ્યાપકતા લોકો જુએ પણ એ સર્વ એનો ગુણ નથી ત્યારે અવસ્થા છે લોકો ગુણ માની બેઠા છે તેથી મૂજાયા છે આપડે આપડે ક્યાં બાજુ સર્વ વ્યાપક त्वन्य तत्व है आप समझा मगो समझ तो आ जगत मार्ग बद जीव से वहाँ के ना देखाय देखाय दीव से जीव बेलू जगत है એટલે ભગવાન બધે જ છે શું કહ્યું એટલે ભગવાન બધે છે પણ જીવની અંદર છે એ રીતે બધે છે શું પણ એના વાત એવું નહીં પણ એ પોતે જીવની અંદર છે એટલે વચ્ચે વચ્ચે અનાત્મા છે અનાત્મા વિભાગ છે એટલે સર એ રાખતા એ કરાય આ તો લોકો કહ્યું પ્રાપ્ત થઈ મારા મા સનાતન સુખ પ્રાપ્ત થયું એ સાચું પછી એમ સર કેટલા વર્ષ લડ્યા કર્યા છે હિન્દુસ્તાન એક માણસ હિન્દુસ્તાન માં એક માણસ પહેલા પ્રાર્મ ઓફે રાક લાગે તો હાકર નથી એમ કહી દેવું જોઈએ આપનું કેવું બરોબર દાલ ભાત ગોટલી શાક ખાવાની ગમે આ વાતો કરે બધી લોને સમજ એ જે વાત છે બઉ ઊંડી વાતો છે સંડાસો કેવા સંડાસુદું નહીં અને સર્વ વ્યાપક હોય તો અહીંયા દર્શન કરીએ મંદિર મંદિર બધી શું ગમશે અંગ્રેજો કે છે કે ગોડો સર્વ વ્યાપક છે હા એ તો એ તો કે અંગ્રેજો માટે અંગ્રેજો બધે અંગ્રેજો ખોટું હતું નથી અંગ્રેજો ક્રિએટર એવું કહે છે જા બોલતો કેવી રીતે પગલ થયું જોઈ ને બોલું જોઈ ને બોલે તમને કેમ લાગે અમે જોયું નથી અમે શું કહી શકીએ ના એમ નહી आवे, आवे थी। थी। ते अरे मानवा रहे एक सवाल કે આત્મજ્ઞાની પુરુષો ના લક્ષણ શું છે કે આત્મ જ્ઞાની પુરુષ ના લક્ષણ શું બુદ્ધિ ના હોય બુદ્ધિ છે આત્મજ્ઞાની નથી તો એને એમ જ્ઞાન ચાલે છે શું કેવા બુદ્ધિ છે અભૂત છે ત્યારે સાના ચાલે છે આત્મ જ્ઞાની શાનાથી ચાલે છે આત્મા ચૈતન્ય તત્વ માં લી રહ્યું છે તેનાથી આ બધું શરીર ચાલી છે ને એ બે આખા વલ ના બુદ્ધિવાળા લખ્યું છે આખા વલ કે ટીઓ બી હશે તો હશે ભમેરા છે પોતાની શક્તિ તરફતો નથી આ દેશ આ દિવસ તમારા હાથમાં સંદાસ ધી શક્તિ નથી કોઈ માણસ એવો નથી કે વર્લ્માં સંદાસ જોવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય એ જન્મેલો બરોબર નથી આવતી કેવો પ્રશ્ન છે એને આત્મા ને ક્યાં તમે જા આત્માને તો લેવા દેવા નથી આત્મા ભાઈ આગ જ નથી હા આત્મા જો આત્મા આત્મા ન હોય તો આ શરીર કામ કરતું નથી આત્મા છે આત્મા એટલે આત્માની હાજરી થી આ જે મન શરીર ઇન્દ્રિયો છે એવું છે એ આત્મા માટે તો આવીએ છીએ આત્મા જે ભૂંચ છે એ ખોરવાની છે આ દોભાઈ ચલાવતો છે हाँ ये हमारे आत्मा है कि आत्मा शुभ करते आत्मा प्रकाश एक बतना कई करते કારણ કે હું છે કે જે મારા મગજ માં ગ્રંથિઓ છે એને ખોલવા માંગુ છું શા થી ચાલે થી ચાલે ભગવાન એ કશું કર્યું નથી તમારી પાસે તમે કશું કર્યું નથી ફક્ત આ જે કરનાર ભયલા ની જવાબદાર કહીએ છીએ એ બધા ધાતે જ્ઞાની ના હરિભાઈ માં કશું એનું પોતાનું ના ભાઈ કેવું એનું પોતાનું ના ભાઈ એટલે ભૂખી ના હોય પણ એટલી આટલા બેઠડાવ છે અહીંયા આપડે બોલે નઈ ગાબડ કોઈ બોલે છૂટ છે બધાનું આવી કોઈ તમારે માર ના રહે તકલીફ માં આવે તો આ વિજ્ઞાન છે તો જ્ઞાન સાચું છે પ્રકાશ તો જ નીકળે દાદા અભૂત મળે જયારે અભૂત માણસ મળ્યો હોય અભૂત માણસ પાસે જઈએ તો અમે બુદ્ધિ સમજવા ટેવાયેલા છે તો અમારે કરવું શું અભુત માણસ મળ્યા પણ બુદ્ધિ કરે શું બુદ્ધિ અભૂત પુસ્તક લખે સૌ દૂત થઈ જાઓ તો તમને મળે અભૂત પાસે બુદ્ધિવાળા ની શરૂઆતમાં એટી હોય કશું કપડા કશું અબૂત પાસે બુદ્ધિવાળા એ કેવી રીતે સમજવું બુદ્ધિ વાળા એમ છોડી દેવાની બુદ્ધિ છોડી જુદે નઈ પછી તો પછી તો પછી એ સમજાય નહી એમ કે છે સમજાય નઈ એ ગાળો ભર્યું નઈ બે અપમાન કરીએ તો ફાઈનલ અરે નહી તો આપડે એમ કહીએ तो तो आपे तो कहिए आपे तो आपे के के आपे आप कही जगह सारी नहीं दुकाने शू आप जे बधा दरकोता सर्कम लैठा गुरु थे गुरुओं बधाने आप लेना है शु आपे आ ज्ञान કરવાનું કરવાનું ચિંતા ના હોવી જોઈએ બરોબર ત્યારે વાત અહિયાં આવી કે જ્ઞાન એવું મળવું જોઈએ કે ચિંતા જવી જોઈએ ચિંતા જવી જોઈએ બરોબર આવું ખોટું લોકો શું આપવાના હતા મારશે અને આપી દે છે ચિંતા રહી તા બરોબર ચિંતા રહી છે પરીક્ષા જે માગો આ ભર કોઈ ચીજો આપવા તૈયાર પછી વધારે શું જોઈએ બાર તો હું આપું કરું છું આ ભૂમિકા ભાઈ પાસે આયા માટે તમારી પુન્ય જાગી છે આ તો વિજ્ઞાન થી બુ થયેલું છે લોકો ભગવાન બનાવી ભગવાન કુંભાર નથી ભગવાન તો ભગવાન છે શું છે ભગવાન કુંભાર નથી ભગવાન મારી મજ્કે ઊંધુ શીખવાડે પછી લોકો મગજ ખોપરી બધી બગડી જાય ચિંતા ઉઠતી નથી ચિંતા વધે ઉડતી જે ચિંતા થાય એ જ્ઞાન સાથે પરિણામ પામે છે સમજી ગયા એવું કેવાનું તો ભગવાન પડે જવાનું તો ભગવાન પડે અવધુત બરાબર હું આ થઈ ને સારું છું એક ચિંતા રહી થઈ બોતે ચિંતા રહી થયો ના હોય જીવન માં પરિણામ પામે તો છે આકાજ બધા દુકાનો માં આપડે આવું છું આપીજ લાગે તમારા માં એ મારી છે જાણતી નથી લાગે એનું કારણ છે બીજી દુકાન ये जे में आज जन्म थो तार हिंदुत्व न संस्कारों में आए अमरा माम कृष्ण नी प्रणालिकाओ भागवत के रामायण के महाभारत के गीता તમે હાથું માર્યું છે ને હા દરેક વસ્તુ સત્ય હોય છે નાગું ભરે એ સત્ય ને આપડે તો શું થાય ને બે નહીં એ બે નહીં નઈ એ વસ્તુ સાચી તમને જાય નહી સાચી વસ્તુ ભાગવત માં સાચી વસ્તુ લખી ગીતા માં બે ચાર છે ગીતા માં કૃષ્ણ ભગવાન કેમદા માટે જઉં છું અને તે આ ગીતા હજારો માણસ છે તેમાંથી એકાદ માણસ છે એવા હજાર ચૂંટણી માંથી એકાદ ચૂકમ તર હમત અને એવા હજાર સૂક્ષ્મતર માં બે અક્ષર કહેવાનું ગીતામાં આવડી મોટી બનાવી પડી કૃષ્ણ ભગવાન નો જ ઓછા અને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ છે ભગવાન છે દવા ખાતા ના આવી ચોપડી હો અત્યારે નાની ચડાય અને પછી ગુસ્સે થાય આપણી બસારે अमारण मैं नवस्कार करे करे नही है क्या जाए मरी जाए मरत नहीं બધા જીવે છે અને બધા ચરણ માં પાડે છે એ કરવાના રહે પણ કરવાના દે બધા નેતાજી થઈને બેઠેરા ભાઈ ને બધા બધા એ જ દુઃખ છે ને એટલે છેતરાયે છે બધા છેતરાયે છે એટલે અમને છે શંકારે છે સરકાર એટલે હા આમ ક્યાં છેતરાઓનું દુકાનો જોવામાં આવે છે હા છેતરા એ છેતરા એ ના અપાર પાડે એ મુશ્કેલી છે એવું આ તો બેંક છે કે ચણ હોય ને તમે કહો છો એ સ્વીકાર પડે નહીં એટલે શું કે ભાઈ પછી તમે પેલો આપે જીલો પડે એટલો હિસાબ રાખવો પડે રાખો પડે એટલો જ હિસાબ રાખવાનો બીજું નઈ ટોકન આપો એટલે સાચા ઉદ્યાર્થી એ તો એ જાણે પૂછવું પડે એ જાણે પૂછવું તો ખરું છે હું કોઈ નો ગુરુ થયો નથી અને કોઈ નો ગુરુ કર્યા નથી હજુ હું છતી વારે છે લોકો કેબર નથી કેતો તમા કઢવા ભૂલી કિલ્લી જોઈએ એના કરતા મૂર્ત પૂરું ફોડ હા જે જે તારીખ અઢાર આઠ ત્યાસી પટેલ ને ત્યાં બરોડા બપોર કાર્ય થાય થાય થાય? એટલે આપણે એને અપમાન આપેલું ને તે પાછું આપવા આવે છે આ ભવવાન આપ્યું પાછું આપવા અપમાન કરીએ તો વસ્તુ થાય ખરી જને કરવું પડે એના કરતા ધન્ય સુખું થઈ ગયું ચાલુ ધને કરી લઈશું એને આપેલું હતું કે આ ઈચ્છા આવે છે નહીં એને અપમાન કરવાનું નહીં કેમ લાગ્યો હિસાબ જ છે શું કારણ વગર કાર્ય થાય નઈ એવું તો ડોક્ટર કફે છે કારણ વગર કાર્ય થાય કોઈ દેખાવા માર્યો કુદરતી છે આ કુદરતી છે આ એને ખબર નથી આ કુદરતી મારનાર પછી કે પસ્તાતો હોય કે આ થઈ ગયા થઈ તમને આ દુઃખ થાય ગયો તો કોને ડુંગર કર્યું બીજા કોઈ એટલે ગુસ્સે થયા જેવું ગુસ્સે થયું તમને કેમ લાગે છે આનંદ બાય છે આપડે બધા બેઠા છે તમારા ક્યાં આવે તમારું કેટલા આવે છે હિસાબ કુકુક કરવા જેવું છે એટલે આ કાપમાન નો ગુનેગાર કાપમાન નિમિત્ત છે ત્યારે એનો ગુનો એ પકડાય એ ગુનેગાર બે હજાર ફોર્મ ગયા ગુનેગાર પકડાઈ ગયા ગુના લઈ ભરવો પડ્યો તો એટલે ગુનો કર્યો છે ને પકડાય છે ત્યાં પકડ્યા કઈ જગ્યા પછી બની ગયું એ બની ગયું એ જ ને આય છે શું છે કુદરતી રીતે જે બની ગયું તે ન્યાય છે શું કસાર કરવાથી ન્યાય કરી ના જાય આ સંકોષ કરી બધા ઉભા કરી એવું થાય છે આ જગત રિલેટીવ કરે છે અને બ્રહ્મ રિયલ કરે છે આત્મા આપણે કહેલી છે ડાયવર્સ લીધો નઈ તમારી સસર સાચી ખરાબ ને ડાયવર્ટ લે દાન ડાયવર્સ લે નાખ્યા જતું મારો સસરા થયું આ ચાર મા બેસાઇન તો વચી હશે ને નમો હરિહતા નમો સિતાણ નમો નમો વાય અરિયા નમો વજ્જાણ કારોપાભપણ મંગળાહંચી પદમ હવૈ મંગળ નમો ભગવતે વાસુદેવાય ભગવ વાસુદેવાય નમ શિવાય આપડે કઈ કરે ના ફાળે મને પાછળ કરનાર ખરે ખરે નહી પડે ત્યાં શું જગત મુજબ સવારે મોજામાં નીકળી ગયે જવાની જાય તમારે આટલું કદે પોતે એમને એવી ઈચ્છા લોકોને ખબર પડે खरे बता हूँ करुचुए करता आ करता भाव नए तो व्य बोलव शु बोल એના બદલે બીજું કેવું કેવી રીતે બોલવું થયા કલેક્ટર બોલીએ શું થાય કલેક્ટર થયા આવે કલેક્ટર બોલી આપણે મતલબ મસ્તી એટલે કલેક્ટર થવા માટે કરતા ભાવી જવો છે આખો કરતા ભાવ ઉડાડી આપીએ ખબર પડે ને તારે શું કેમ છૂટે છે એ શબ્દ બોલવા જુદા છે એનો ઉપયોગ થાય કે ના થાય હા વ્યવહાર ઉપયોગ થાય કે ના થાય ના થાય લાગે છે પણ નક્કી થયા પેલા આડે નહી એ નક્કી થયા તો થાય નહીં કોઈ પૂછે તો એમ કેવું કે આત્મા કરું છું એટલે આ કરતા ભાવ ના આવે એના માટે કયો શબ્દ બોલવો જોઈએ એ તો ના આવે એવું બને નઈ એ તો અમે જ્ઞાન આપીએ પાકો ગઢવીભૂત કરીયે લાખ અવતારે એવું ના બને કરતા ભાવ કરતા થોડા વાર ફેગ તમે બોલ નથી છૂટી જાય પાકો થઈ જાય છૂટે તમે કોણ છો નક્કી નથી આત્મા છે આમ ને શરીર થી ભિન્ન આત્મા છે શરીર થી ભિન્ન આત્મા છે એવું કેવાય ને શરીર થી ભિન્ન આત્મા છે આત્મા છે પણ અનુભવ થયો છે અત્યારે ગાક વડે તમે આત્મા થઈ જાઓ મની બુદ્ધિ